Amen. but i am video so you can hear me mic level चालू कर दो यार माइक here mic अच्छा तो अभी नहीं आता है पानी का સચ્ચિ <Jungnet> જ્યાં સુધી લઘુતા અને લઘુતાના પ્રમાણો આપણામાં વિકસે નહીં આપણી બે આંખોની દ્રષ્ટિમાં બે આંખોથી બધા વ્યવહાર કર્યા કરીએ આપણે અને બધા વ્યવહારોમાં બધા સાથે વ્યવહારમાં રહેતા રહેતા આપણામાં લઘુતા અંતરથી આપણને વર્તાથી જાય એ લઘુતા બતાવવાની ચીજ છે નહીં લઘુતા એ તો અનુભવ અનુભવ છે अनुभव प्रमाण है अं आगे आप आज्ञाधर्म आज आज्ञाधर्म थी हो आज्ञाधर्म थी जमनी आज्ञाधर्म नहीं दृष्टि नहीं एमने सत साधन स्वरूप आखी लघुता खुले थे सुंदर मार्ग आयो आ एक साथ अत्यंत निकट में चाल बार्ग है એકબીજાથી છૂટા પડતા માર્ગ નથી કોઈને દ્રષ્ટિ મળી હોય ના મળી હોય એનો મતલબ એ નથી કે ના મેલા એનું કામ થાય ના થાય આ કાળમાં થાય એવું છે સત્સાધન સતસાધન જે આપણને અસતરૂપી વ્યવહાર અને વ્યવહારના સંજોગો એ બધા અસતરૂપી વ્યવહારમાં રહીને પણ આપણને સત સ્વરૂપે અંદરથી આપણું જીવન જાય એવી રીતે આપણને એ બહુ સુંદર યોગદાન કરે છે सत्साधन अद्भुत है तो, तो सत्संघ नहाकंरुँ कयु पद से योगेशानंद जी सत्संघ जुओ सतसंग समय बोलो जीवता परिणमाय से धर्म સતસંગનું મહત્મ સમજાયો સતસંગનું માય છે ધરમદિવતા પરિણમાય દે સો ના કદીએ કદી करागम को रखाए गए जो सत्नो महादम समझ थे मात्र खान रु पीनू दादाजी कर पाए, दे दे... दादा और पाए जा दे जा थे मात्र खानू दादाजी कर पाए थे खाता पूर्व सजाद सही जाए थे खाता पूर्व सजाद सही जाए मात्र खान रुपीनु दादाजी ने સતાપૂર્વ સજા છે તરી ગાય જામ સમય છે આ પૂજા દીતુએ आप जगत व्यवसित कल पूरे पर वाक्य आराधन ज्ञान मोक्ष जगदान आज वाक्य आराधन ज्ञान मोक्ष जपदान आप जगत व्यवसित खाली पुरे पर જગત જી આજ આત્મસીરતા અહી વરતાયે આત્મસીરતા વયે કેવું કલ્પ એવો પોતે અલ તેલ એવો પોતે આત્મસિરતા અહી સતુ મા સજાય છે માર્મ ધર્મ તૈયતા પરિમાય છે જીવતા પરિણમાય છે जाए कम न में ब्याह महात्मा ज्ञान लीदापति जाए कम न्याह महात्मा याद आवे अव सम आत्मा याद आवे ओ समा शु शुद्ध आत्मा याद लीला पति जाए कम में क्या हो महात्मा ज्ञान लीला આત્માત્મા સમય મધિત જ્ઞાપાલ છે સમય સુધી જ્ઞાપાય અંતકાર પૂર કેવર જ્ઞાનતાલ છે કાર્યપૂર फ एक समय शुद्ध चिंत जा पाय से कसम शुद्ध चित्र जापाय थे पंतकार पूरा देव ज्ञान थे नारेवाल थे जो सत्सो महात्म જીવતા પરીાય છે ધર કીવતા सगंग नामे प्यारे कहिये सुतम ने सत्संग नामे चारे कई सुतमने जाए ती के श्री कृष्ण कै गने जायोगी योगने सत्संग नामे प्यारे कहिये सुतम ने सत्संग हर साख स्वागन हमने हवे दादा लाल छे हर साख स्वाग हमने हवे दादा लाय मे अथो बबाई ला हैयानी हाय से अथो बबा ला हैरणी वरा थे हर साख स्वागन हमने हवे दादा लाल थे हर हमे दादाए थे हाटो बबाई दा भैया नराड़ आए थे हटो बब्बी बराड़ आए थे जु सत्को महातम सम जाए थे जु सत्को महात सम जा તા પરિરબાય છે ફક્ત એક સમય શુદ્ધ ચિત્ત જ્યાં કમાય છે શ્રીમદજીએ કહ્યું રાધેશ્યામભાઈ એક સમય માટે પણ જો આપણને અસંગપણાનો સ્વાદ આવે તો એ ચૌદ લોકનો આખો રાજ મળે એના કરતાં પણ એ અત્યંત તુલતા ખાય નથી એક સમયની વાત કરી દાદા ભગવાને કહ્યું એક સમય માટે એટલે આપણે સમયને ક્ષણ સમજવાનો પરંતુ આપણે શબ્દોના અર્થમાં પડી જઈએ છીએ ને ત્યારે અક્રમ વિજ્ઞાન એની ગરીમાન શું છે પકડાય નહીં આપણને શબ્દોના હાથમાં આ મુશ્કેલી થાય છે એટલે આ કાળમાં સમયની વાત તો હોય નહીં છતાં એક સમય માટે પણ એને સ્પર્શ થયો પોતાનો સુખનો અનંત સુખનો જે સિદ્ધ ભગવંતોને છે અનંત અનંત પ્રદેશ જેમાં એક પ્રદેશનું સુખ પણ चौदह लोग ना एनी टोली में आई सके एक प्रदेश प्रदेश प्रदेश अनंत सुख है अनंत शुद्धाम शुद्धात्मा स्वाद आज है त्यारे शुरुआत थी जाए ज्ञानी पूर्णता एणाम स्वरूप में थ कारण है मूल कारण वगर પરિણામ સ્વરૂપ એ પ્રાપ્ત ન થાય જે કારણનું કારણ છે એટલે અદભુત છે બધું હું આપેલા અત્યારે આ પેલા બેઠા છે ને તે કારણનું કારણ કહેવાય દાદા ભગવાન અને બીજી ભાષામાં કહીએ આપણે આ કાળમાં તો છેલ્લી ભાષા કેવળ જ્ઞાનની કરી શકાય એવી નથી પરંતુ સમજી શકાય એવી છે એટલે એ રીતે કેવળ સ્વરૂપ કારણનું કારણ વેદાંતમાં મહાકારણ કહેલું છે વેદાંતમાં કહ્યું છે ને કે મહાકારણ મહાકારણ એ પરબ્રહ્માના અંતમાં કહ્યું છે એટલે મહેન્દ્રભાઈના આપણે પ્રશ્નો લઈએ બે મહેન્દ્રભાઈ આપણે પટેલ આવ્યા છે હર્ષદભાઈ પટેલ હર્ષદભાઈ પટેલ સોરી આપતા એડવોકેટ છે આમ તો અમદાવાદમાં આપણી પાસે માઇક રાખજો કે પૂછવું કરવું હોય તો પૂછતા જજો આપણે સત્સંગ થશે એમને પ્રશ્ન કર્યો છે કે આપનાવાણી ચૌદમાં દાદાશ્રીના એમ જ આ પ્રમાણે છે કે દાદાશ્રીના કથન મુજબ आत्मा पर्याय नहीं होता पर आत्मा गुण पर्याय होगा दादा अनुभवी पुरूषोनीय तीर्थंकर भगवंतो वी हो आखी, आखी बधाई ने निरपेक्ष पद प्राप्त करने अपेक्षाएं कर कारण शू તો કે આત્મા એકલો હોતો જ નથી આત્મા એકાકી સ્વરૂપે હોઈ શકે જ નહીં આ મોટું કારણ છે એટલે આ બધી ચોપડી વાંચીએ અને શબ્દોથી વાંચીએ આમાં આ થવાનું એટલે એક ચૂંટાઈને આવી જાય છે અંદરથી પરંતુ એટલે ગમ જોઈશે આમાં તો ગમ જોઈએ એટલે આત્માના પર્યાય નથી હોતા એ શું કહેવા માંગે છે કે એ મૂળ આત્માની વાત કરે છે હવે દાદાશ્રીને કથમ મુજબ એકાંતિક લેવાય તકલીફ થઈ જાય ને આ બહુ સમજવાનું છે શ્યાદવાદ હોય છે શ્યાદવાદ એટલે હકીકતમાં આપતાવાળી એ દાદા ભગવાનના આશીર્વાદ જરૂર હતા પરંતુ એ શાને માટે કે એવા विचारक पुरुष पुरुषों पासे पास जैसे यम तारण का आजे व्यवहार में शास्त्र में बढ़ी रीते बता तारणों का डॉक्टर ने आधे डॉक्टर ऑफ लिटरेचर ए बी पदियों हो समझाई एवं तारण काढ़ मैं तारे काम थाय ना इतवा સર્વસામાન્ય જન સમુદાય માટે એ હિતકારી થાય કે જેથી એને એમાંથી તારણ કાઢી અને બધાને લોકભાષામાં મૂકી શકે રાધેશ્યામભાઈ તેનું કામ છે એટલે અહીંયા આત્માના પર્યાય નથી એ મૂળ આત્મા માટે કહેશે એટલે પણ આત્માના ગુણ પર્યાય હોય છે એટલે વાક્ય છે બોલો બોલો ના મોટેથી બોલજો શું કહ્યું એટલે જે ગુણ વપરાય છે એટલે એના માટે કહ્યું છે આત્માના જે ગુણ છે તે જ્ઞાન અને ગુણ એટલે દ્રવ્ય અને ગુણ એટલે આમ જુદું એટલા માટે પાડ્યું કે ભાઈ આત્મા થાય ત્યારે દ્રવ્ય અને ગુણ જુદું રહે પછી એક તાત્વિક વાત કરી છે અચ્છા પણ એટલું તત્વ ક્યાંથી લાવે હા વ્યવહાર સાથે છે બધું અચ્છા વ્યવહાર એટલે આ જયારે વાક્ય બરાબર છે એટલે જ્ઞાન વપરાય છે જ્ઞાન હોય એટલે ગુણ વપરાય આત્માના ગુણ પર્યાય હોય ગુણ ના પર્યાય પણ વપરાય પણ એવું કઈ જાતે વપરાતા નથી અચ્છા જાતે વપરાતા નથી એ તો આત્મા સ્વરૂપ થયેલા એના માટે વાત છે આ તો આત્મા સ્વરૂપ થયેલા એના માટે આપડે સમજાયું હાજર હમ એટલે વાત બહુ સમજવા છે દાદા એ ચૌદમી આવતવાડીમાં એક જગ્યાએ એવું કહ્યું છે કે ભાઈ અમારે પણ અમુક અશુદ્ધ પર્યાયો રહેલા શું કહ્યું ચૌદમી આવતવાડીમાં દાદા એક જગ્યાએ એવું કહ્યું છે કે ભાઈ શુદ્ધ દેખાવું જોઈએ શુદ્ધ દેખાવું જોઈએ શુદ્ધ શુદ્ધ દેખાવવું જોઈએ શુદ્ધ દેખાવું હા તો અમારે પણ અમુક પર્યાયો અશુદ્ધ છે માટે અમે ત્રણસો છપ્પન અશુદ્ધ અશુદ્ધ દાદાએ કયું એ વાણી છે એ લઘુત્તમ પુરુષની વાણી છે હાજી અને આપણે આપણી મતેથી સમજવા જઈએ છીએ આ વાત થઈ બરાબર એ તો એટલું મોટું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે કે આપણે કયા પદે એ સમજવા જઈએ છીએ આ વાત થઈ ગઈ વાણી આવી ગઈ લખાઈ ગઈ ને માણી ગમે કેસેટમાંથી કાઢી એમ થતું નથી થઈ જતું નથી કશું બરાબર પણ આ વાત છે આપને જી જી એમની એમની લઘુત્તમ દશા બતાવે છે જી જેમ છે તેમ પોતે જી જી જ્ઞાની પુરુષને કશું ઢાંકવાનું નતું એટલે ખુલ્લા હોય છે પણ આપણે એ રીતે કેવી રીતે આપણે ઢાંકેલા આપણે ઢંકેલા સમજ નથી છે મારી જી જી એટલે મૂળ પર્યાયનો અર્થ શું આમ ખરેખર જે પર્યાય કહીએ આપણે એ વાત સાચી પણ આ તત્વિક વાત છે સાચી એટલે દ્રવ્યની દ્રવ્યની દ્રવ્ય કેવી રીતે હર્ષદભાઈ એ છે ને દ્રવ્ય પાછું એ મોટી વાત છે પ્રશોધન ધર્જ ખરું ને પાછું હે એ તત્વ છે પાછું જી હા એટલે એ રીતે સમજાય એટલે આમાં શું થાય છે દાદેશ્યામભાઈ કે પાછા જુદા છે એવું પણ કહ્યું છે કે આત્માના પર્યાય એવું કહ્યું છે ખરું પણ એ ક્યારે તમારે આજ્ઞા ધર્મ આજ્ઞા શું સમજેતું હોય ને આજ્ઞા સમજાવી જોઈએ ને આજ્ઞા એ તો કેવા જ્ઞાન છે શું તો પછી સમજી ગયેલું હોય ને આપણને બધું સમજ પડે છે કે નહીં નથી પડ્યું એટલે મૂળ આ જે વસ્તુ થઈ એટલે એમાં મને થોડું કેટલું કન્ફ્યુઝન હતું એટલે મેં કહું હા એ તો બરોબર છે તમે વકીલ છો એટલે એનાલિસિસ કરી શકો છો પૂછો છો છે આ સવિસ્તર એટલે આ રીતે છે હર્ષદભાઈ બરોબર તત્વની વાત છે તત્વની વાત હજુ તેમનો વ્યવહાર આખો બાકી રહ્યો છે આખો વ્યવહાર બાકી રહ્યો છે જી જી તમને પોતા એને બરોબર છે સમજવા માટે સારી વાત છે સમજવા માટે પણ ત્યારે કે હર્ષદભાઈ ના બધા પર્યાય સમજાય કાતો નહીં તો કેમ સમજાય પેલું એ સમજવાનું પછી આ આવે બાકી પેલા હર્ષદભાઈને સમજવા પડે હર્ષદભાઈને સમજાય નહીં ત્યાં સુધી આગળ વધાય જ નહીં આમાં શું એવું છે પણ આ મૂળ પર્યાય જે આપણે શબ્દ છે પર્યાય એટલે આમ તાસ્થા પર્યાય એટલે અવસ્થા જાડી ભાષામાં આપણે અવસ્થા એટલે અવસ્થા પર્યાય શબ્દ આકાલમાં કર્યું પણ ના વપરાય પણ પર્યાય બી પાછા શું છે કે પરિવર્તન થયા કરે છે જે તમને દેખાતો નથી પણ એ તો બધું એવું તો બહુ બહુ ઝીણી વાતો થાય છે બધી પાર જેમકે દાદા શબ્દ જ વપરાય નહીં ખરાબ ના વપરાય પરંતુ દાદા ભગવાન એ વાપર્યાના આપણી લેવલે આપણે સમજવા જઈએ ના ના એવી એ જુદો એ જુદો અર્થ એ જુદો અર્થ આ પર્યાય એટલે કઈ રીતે કયો છે કે મૂળ ગુણ ગુણધર્મ કયો છે તત્વનો ગુણ ધર્મ એવી રીતે કે છે એમને સમજવું છે એટલે તત્વના ગુણે કરીને હર્ષદભાઈ છું કે હર્ષદભાઈના તત્વના ગુણો છે તે ગુણો અને હું શુદ્ધાત્મા છું એ તત્વ એના ગુણો બેનું નોખું ને આપણે ચાર ડિગ્રી સમજવા જઈએ એના કરતા એ એમને પરમાત્મા દ્રષ્ટિથી જેટલા ભજાય તેટલું કામ કરો ચાલુ પણ જોયા તો છે નહીં જે તો પછી આપણે જે રીતે થાય તે કરો ગુલાબી જોયા છે જોયા છે કામ થશે એમનું ના એકવાર દર્શન થયું છે કામ થશે એ દૂરથી જોયેલા પણ દેખાયા હતા ખરાક નહીં તમને ના એટલે આમ પર્સનલી નહીં પણ આપી રીતે ના ના એમને આખું મુખાક્રમ બધું દેખાયું બસ થઈ ગયું કામ થઈ જશે ફરતી આઈને ઉભા રહેશે તમારી આગળ વાત એટલે તત્વ તત્વની વાત છે હર્ષદભાઈ સમજા ને પૂતગલ તત્વ અને આત્મા તત્વ બે મુખ્ય તો બે જ છે આત્મા અને અનાત્મા રાટ પરંતુ એ અનાત્મા પાછું બીજું બીજા તત્વો છે એની જોડે એટલું એ સમજાય નહીં એ બીજા તત્વો સમજાય છે નહીં પણ આ બેનું સમજી આ વિભાજન થયું છે ને કે પૂતગલને જાણીએ બહુ કલ્યાણ થઈ જાય આપણું આ પૂતગલને જાણ કયા કરવાનું છે એટલે ત્યારે પહેલા આપણે આત્માને જાણવા જઈએ મળ્યું છે ખરું આપણને એક પોતાની ભજના કરવા માટે બરોબર છે આજે ભજના કરીએ ને આપણે જો એને સ્વરૂપ ભજના કહેશે જી એવું છે સ્વરૂપ ભજના એવું સાક્ષાત સ્વરૂપ હોય સજીવન મૂર્તિ સ્વરૂપનું ત્યારે તમને બહુ કામ કરે સારું જ્ઞાન એ તો બંધ કહ્યું ને એટલે એવું છે એટલે ધીમે ધીમે એના વાત કરજો આપણે ઘણી વાતો થશે તત્વની વાત તો બહુ મોટી છે એટલે આત્મા અનાત્મા અનાત્મા પાછળ બધા પાંચ તત્વો આવી ગયા બીજા આત્મા સાથે બીજા ચાર બીજા છે એટલે બધું આખું જુદું છે પરંતુ મૂળ સ્વભાવ એમાં શાસ્ત્રોમાં બહુ ચર્ચા છે ની તો કે અમુક શાસ્ત્રો કે કે ના બે જ છે અમુક શાસ્ત્રો કે છે આ છે કે પંચાંગ આ પાંચ કહે ને અનાત્મા સાથેના એટલે પૂતગલ સાથેના એ પાંચ તત્વો એને જ આપણે હર્ષદ્વ કહીએ છીએ એને સમજવાના છે એને સમજવાની બહુ જરૂર છે એ જેમ જેમ સમજાતા જશે તેમ તેમ તમારી દ્રષ્ટિ કામ કરતી જશે અને એ દ્રષ્ટિ આખી આવરણ રહીત થતી જતી જાય તેમ તેમ કામ થાય આવરણ ક્યારે થાય કે હર્ષદભાઈ ચોખ્ખા જેવા છે તેવા સમજાવવા જોઈએ હર્ષદભાઈ આવું સમજાયું એ જ એનો માન બીજો પ્રશ્ન છે આપનો જ્ઞાતા દ્રષ્ટિ કે રહેવાનું આત્મામાં રહીને કેવી રીતે થાય એટલે આપણે જે જાણવાનું જોવાનું કે છે આત્માની સીટમાં આવીને કરવાનું કે આપણે આપણે પેલું તો ભાન નતું એમાંથી ભાનમાં સમજાયું પેલા તો ખોટી માન્યતાથી એમાંથી આપણી આપણે સચ્ચી એક્ઝેક્ટ માન્યતા સાચી ફીટ થઈ ગઈ જી માન્યતા ફીટ થઈ એટલે આપણે ભાનમાં આવ્યા સમજાયું ભાન આત્માની વાત કરે છે આ ભાન આત્મામાં રહીને આ જ્ઞાતા દ્રસ્તા કોન્શિયસ કોન્શિયસ કોન્શિયસ શબ્દ ઓછો છે આત્મા માટે જ ગણાય છે જય શચિદાન જય શચિદ બીજું છે કો કોઈને વાત કરવી છે તું બોલ બોલો બહુ મોટેથી બોલવું પડશે બોલો દાદાજી મારે વાત કરવી છે શુદ્ધાત્મા દાદાજી અલ્ટિમેટ એન્કર છે અને એનું એક્સટેન્શન એ મિનલ છે બરાબર મિનલ એક્સટેન્શન છે મિનલ શુદ્ધાત્મા કમ્પ્લીટ જ છે બરાબર અને અપૂર્ણતાઓ જે છે તે મિનલમાં છે અપૂર્ણતા અથવા પૂર્ણતા જે કોઈ રિલેટીવ ટર્મમાં આવે હમણાં તમે હર્ષદભાઈને કહું કે દાદાજી એ જોતા જઈએ અને પોતાની જાતને પ્રકૃતિને ઓળખતા જઈએ પણ પ્રકૃતિના એટલા બધા એંગલ્સ છે એટલી બધી પ્રકાર છે કે એમાં ઘણીવાર એમ લાગે કે આ મિનલ તો બહુ સરળ છે ઘણીવાર એમ લાગે કે આ તો કેટલી બધી કોમ્પ્લેક્ષ છે ઘણી સિચ્યુએશનમાં આમ ઘણી સિચ્યુએશનમાં આમ હવે દાદાજી એમાં કશું સ્ટેબિલિટી જેવું એકચ્યુઅલી તો કશું છે જ નહીં લાગે કે સ્ટેબિલિટી છે પણ નથી તમારે બે સમજવું છે પ્રકૃતિમાં શું દાદાજી જોયા કરે આપણે તમે કહ્યું કે હું શુદ્ધાત્મા છું એ શુદ્ધાત્માનું એક્સટેન્શન મિનલ છે એવું કહ્યું ને શુદ્ધાત્મા મેન હા એક્સટેન્ડેડ પાર્ટ હા શુદ્ધાત્માનું એક્સટેન્ડેડ પાર્ટ નથી તો શું છે દાદાજી ના એ તો તમારા મારા પણ આનો પાઠ એક્સટેન્ડેડ થઈ ગયેલો તે છે શુદ્ધાત્માને એવું એક્સટેન્શન ના હોય શુદ્ધાત્મા શુદ્ધાત્મા જ છે અતા છે અને કાંઈ એમના શુદ્ધાત્મા સ્વરૂપ એ તો સિદ્ધ ભગવાનનું સિદ્ધ સ્વરૂપ છે પણ દાદાજી તમારે પરંતુ આ શરીર સાથે હોવાને કારણે આપણે આ શુદ્ધ વિકલ્પ સ્વરૂપે કેવું પડે શુદ્ધ આત્મા છું સમજ્યું કારણ કે આપણે અશુદ્ધ આત્મા હતા અશુદ્ધ આત્મા એટલે શું કે જે નથી તે રીતે માની બેઠેલા પોતે નથી ત્યાં માની બેઠેલા એવી રીતે થયેલું સમજાયું એટલે જે એક્સટેન્શનની વાત કરી એ બધી આખી પૂતગલના એક્સટેન્શનની છે કઈ ભૂતગલ લાઈનનું એક્સટેન્શન જાતે થાય નહીં પૂતગલ આખું એક્સટેન્ડેડ છે આખું બધું બ્રહ્માંડમાં ફેલાયું એટલું બધું છે છતાં પણ એમાં આ એક્સટેન્ડેડ વાત કરી એ કયા પૂતગલની તો કે વિભાવ વિભાવિક પૂતગલ જે છે એ બધું એક્સટેન્ડેડ છે બધું સમજાયું વિભાવિક પૂતગલ એટલે વિભાવિક પૂતગલ એ વિભાવિક પૂતગલ વિભાવ નીકળતો જાય આપણા સ્વભાવે કરીને એ સમજાયું વિભાવ નીકળતો જાય સ્વભાવે કરીને તે આપણે જોવાનું રહ્યું એટલે ત્યાં આગળ આપણો સ્વભાવે કરીને આપણો પુરૂષાર્થ આવ્યો સ્વભાવે કરીને પુરુષાર્થ પુરૂષાર્થ એ પુરૂષાર્થમાં આપણે व्यवहार दृष्टि निश्चय दृष्टि बे एक सरखी रह आखस्चार्ज भाग है विभाव एट कहवाये मार् कहवायू पर हूं मारू निकली गो भाग है मारू वारों ममता ना भाग कहवाय ख्याल ममता हाँ हूं साथ निकली जाए पी डिस्ज भाग में हूं रहो तय मारपण वरुँ चार એટલે ડિસ્ચાર્જ બાગનું હું ને એનું મારા હજુ રહ્યું એને તમે ડિસ્ચાર્જ ભ્રાંતિ પણ કહી શકો ડિસ્ચાર્જ ભ્રાંતિ હા કાળમાં કારણ કે આખો વ્યવહાર ઉભો રહ્યો છે અને પાછું બન્યું આપણને એટલે હવે વ્યવહારનો પાયો આખો મેલ પૂરો કરી દેવો પડે જેટલો વ્યવહારનો મેલ પાયાથી બધો મજબૂત થતો ઉપર થતો જતો જાય તેટલી જ આપણી ચારિત્રમાં વિતરાકતા આવતી જતી જાય ચારિત્રમાં ચારિત્રમાં એ અંતર નહીં છે અંતરની છે અંતરની છે બધી એટલે આખું આજ્ઞા ધર્મ એ અંતરનો આજ્ઞા ધર્મ છે આખું આજ્ઞા ધર્મ એ અંતરનો આજ્ઞા છે એ શબ્દનો આત્મા આજ્ઞાધર્મ છે જ નહીં એ શબ્દનો આત્મા છે જ પણ પાંચ ફંડામેન્ટલ વાક્યો છે આજ્ઞાઓ છે એ શબ્દ નથી એ શબ્દ નથી એ વ્યવહાર સાધેનું શુદ્ધ ચેતન છે અચ્છા વ્યવહાર સાથેનું શુદ્ધ ચેતન છે એટલે એ બહુ સમજવું પડે આ બહુ આખું એમાં વિજ્ઞાન રહેલું છે આખું અને વિજ્ઞાન પકડાય કેવી રીતે એટલે મિનલ જેટલી જેટલી સમજાતી જતી જાય તેટલું જ અંદર આ આ બધા અંશો ખુલે અને જેટલું સમજણનો ભાગ બધો સ્થિર થાય તેટલું વિજ્ઞાન અંશે અંશે ખુલ્લું થતું જાય સમજાવી દાદા એવું છે એને સમજ સમજ કર્યા કરવાનું એને બહારના કોઈ પાંચ ઇન્દ્રિયો અને એમાં એને કંઈ એ નથી છતાં અંદરમાં જે છે તે જ બહાર આવે પાંચ ઇન્દ્રિયોમાં પાંચ ઇન્દ્રિયોને અંદર બે છૂટું નથી કે નોખું નોખું નથી ખ્યાલ આવ્યો આ બધું દૂધ પાણી જેવું છે કેવું છે હા દૂધ પાણી જેવું એટલે આપણે અંતરથી જેટલી શુદ્ધિ થાય એ બધો દૂધનો ભાગ થઈ જાય અને પાણીવાળો ભાગ નીકળતો જતો જાય પાણીવાળો ભાગ નીકળે એટલે શુદ્ધ થયું એટલે બહાર આવું એનું આર્યાસ કરે અસર એ બહારનું અસર આવે તે બહાર વ્યવહારમાં સામાજિક લોકભાષામાં અને લૌકિક રીતે આપણે કહીએ છીએ કે બધા દેખાય સમજાય એવું કહીને એમાં નથી એટલે પણ લૌકિક ભાષામાં અને લોક ધર્મમાં અને લૌકિક ધર્મમાં જેને વ્યવહારથી કહીએ છીએ આપણે અત્યારે ચાલતો બધી જ રીતે એમાં આવી રીતે બહારથી બધું એના પરિણામો ખોરા છે કે બહારથી હોય તો અંદર હકીકતમાં અંદરમાં એક પણ ક્રિયા બને નહીં અને બહાર એ બહારની પાંચ ઇન્દ્રિય સ્વરૂપ બાહ્યકરણની ક્રિયાઓમાં એની સુવાસ ફોરમ આવી શકે નહીં રાધેશ્યામભાઈ નિયમ છે એનો આ તો વિજ્ઞાનનો નિયમ છે વિજ્ઞાનનો નિયમ વિજ્ઞાન આત્મા નનતભાઈ બે જોડે જોડે છે અને વૈજ્ઞાનિક જપ્ખી છે પાછું છતાં પણ એ વિજ્ઞાન ખુલે તો જ બે નોખાને જોડે જોડે રહે અને છતાંય એકબીજા જોડે કચ્છી અડચણી કર્યા સાથે સાથે રહ્યા કરે પણ એવું ક્યારેય અંદરથી સીધા પણ આપણે શુદ્ધાત્મા થયા સીધા સીધાપણું તો આપણને પ્રાપ્ત થયું પણ હજુ આ પૂતગલને સીધા થવાનું બાકી રહ્યું ને બધું એ વાત છે ખ્યાલ એટલે બધો વાગચૂપ નીકળતો જતો જાય અને જેટલું જે સીધાપણું થતું જતું જાય એનું સરળપણું કહેવાય શું કહેવાય સરળપણું સરળ સરળ સરળપણું ઘર આવે ને તમે સીધો થવું જ પડે એને આ વૃત્તિઓ આ વૃત્તિઓનું બધું છે પણ આપણે એક શબ્દને પકડીએ તો બહુ જોખમ છે આ માટે કામ કરી નાખે આત્માના ગુણો ગાવા એટલા પહેલા નથી એ દશામાં કોઈ પણ પ્રકાર કોઈ પણ પ્રકારે એટલે બેને બેન સમજાયું તમને સમજાયું દાદાજી એક્સટેન્શન કહો છો એ તો બહુ પાછો પારિભાષિક શબ્દ છે શું એક્સટેન્શન તો બધું જ બાજુનું છે જો આ પૂતગલય એક્સટેન્ડેડ છે આખું રાઇટ દાદાજી હા એક પરમાણુ થી માણીને એ ભેગા થતા થતા આખા બ્રહ્માંડમાં આખા બધું ફેલાય છે બહુ એક્સટેન્શન એવી રીતે આ ગતિ તત્વ છે એ બધું અને પાછું એક જ આ ધર્મ તત્વ સમજાયું એ કાર એક જ એક જ છે કે એમાં એક્સટેન્શન સીધું એક જ ગતિ છે એની કારની એટલે તો નહીં તો આ મોક્ષ કેમનું કરે સિદ્ધ ગતિ કેમ નહીં કરાય એટલે શું નથી પૂતગલ રમત બધી પૂતગલની છે જે નજરે દેખાય પાંચ ઇન્દ્રિયોથી અનુભવાય એ બધુષ પૂતગલ છે શું કહ્યું પાંચ થી જે બધું અનુભવાય થાય તે બધું ભૂતગલ છે આ પાંચ રીતે અનુભવાય એટલે શું કે એ બધી આપણી જ્ઞાનેન્દ્રિયો કે છે ને અને કર્મેન્દ્રિયો એટલે બે રીતે અનુભવ થાય પાછો એ આખું બહુ મોટું છે દાદાજી આ શુદ્ધાત્મા હું શુદ્ધાત્મા છું એ પછી પૂતગલમાં આખો સ્પેસ અને સ્કોપ ફીલ થાય છે એ કોને થઈ રહ્યું છે દાદાજી શું શું દ્રષ્ટિ વગર થાય જ નહી અને એ વચ્ચે અંતરાત્મા દશામાં થયા કરે એ અંતરાત્મા દશામાં થાય છે તો દાદાજી ભૌતગલિક રીતે આપણે આજે આજે અનુભવમાં આજે એમ લાગે કે આ પહેલા સ્પેસ નથી ફીલ થતી જે ભૂતગલમાં પણ જે સ્પેસ ફીલ નથી થતી એ સ્પેસ હવે એક્સપીરિયન્સમાં આવતી જાય ધીરે ધીરે તો દાદાજી અંતરાત્મા દશા થઈ રહ્યું છે કે એ ભૂતગલ પોતાને થઈ રહ્યું છે હું અનાજમાં જુદી વસ્તુ છે આવે તો તમારે આ કહ્યું રહ્યું કે ખાલી ડિસ્ચાર્જ ભાગ જ રહ્યો સમજે અનાજમાં તો ક્યારે કહેવાય બધું ભેગું હોય ત્યારે હોય એમ જુદું પાડવા માટે તત્વથી એ તો તત્વની વાતો નિશ્ચયની વાતો થઈ ગઈ પરંતુ જયારે કષાય ચાર્જિંગ બંધ થઈ ગયા પછી બાકી રહે તે ડિસ્ચાર્જ ભાગ રહે ને તેમાં કશાય નથી કહેવાતા કષાય ક્યારે કહેવાય કે અંદર કંઈક પણ કરંટ લાગે ને ચાર્જ થાય તો તરત કશાય થાય એટલે જ્ઞાન આગ્યા પછી આજ્ઞામાં હોય તો એ બહુ પૂરું સંભવ છે એમાં તો પૂરેપૂરો સંભવ છે સમજવું જે મન વાણીને કાયાના ત્રણ આખા દિવસને બહાર કાઢે જ નાખ્યા છે છૂટા છે અને હવે બાકીની મન વાણીને કાયા એ તો આખી રહ્યા જ કરે છે પરંતુ એમાં એ વ્યવસ્થિત શક્તિ શક્તિ વગર તો શરીર એક ક્રિયા બને નહીં એ શક્તિએ કરીને કઈ શક્તિ તો કે આપણે અંદર આપણે ભરે પડ્યા હતા તે આપણે કહ્યું ભરાઈ પડ્યા હતા આપણે એકલા ભરાઈ પડ્યા હતા થોડા નાના ગ્રુપમાં આપણું બધું રાજાજી આવે બોલેશ કોણ પૂછે છે દાદાજી હાજી બોલ આપણે આપ કીધું કે કાળ તત્વ નો નથી એટલે કઈ અપેક્ષા કાર તત્વ એટલે તો આખું બે રીતે છે એ તત્વિક રીતે પણ છે અને આ બધું પર્યાવરણનું અવસ્થાંતર થાય છે ફેરફાર સ્વરૂપમાં એ નિમિત્ત સ્વરૂપ છે પરંતુ એ તાત્વિક સ્વરૂપ નિમિત્તે જો ન મનાય તો એટલે આ દિગંબર બધા સંપ્રદાયમાં એને કારાણુ તરીકે સમજે છે સમજાયું અને બીજા બધા સંપ્રદાયોમાં એમાં એને એક જુદું તત્વ એવું ગણતા નથી એવું પરંતુ અવસ્થાઓનું પરિવર્તનનું એ છે એવું સમજવા માટે કન્સ્યુ છે આખું દેવ રીતે છે પરંતુ જો કાલને તત્વ સ્વરૂપે ના સમજીએ ખ્યાલ આવ્યો તો એને એક્સટેન્શનની વાત શું છે કે બધા પ્રદેશ પ્રદેશે અકાલકાલ અણુ છે બધા પ્રદેશ પ્રદેશે એટલે આખું આ બ્રહ્માંડ છે એ બ્રહ્માંડના બધા પૂદગલનું અસ્તિકાય પણ છે ને અસ્તિકાય સમજાય કે નહી આખું એક્સટેન્શન કહ્યું ને એમને એવું કે બધે કાલું બધામાં જાગેલા છે ત્યારે તો એ સિદ્ધ ગતિ થાય ને તો ના થઈ શકે સિદ્ધ ગતિ થાય ત્યાં તત્વ છે જ નહીં એ સંપૂર્ણ એટલે તો સમય કહ્યું સમય એટલે જ એનું કાલથી મુક્તિ મુક્તિ પામેલું દશા ખ્યાલ એટલે કાલતત્વ તો બહુ ગંભીર છે આજના સાયન્ટિસ્ટો બહુ કન્ફ્યુઝ થઈ ગયા છે એમાં તો એટલે પણ તાત્વિક દ્રષ્ટિએ આ ભિતરાગોની દ્રષ્ટિમાં કાલતત્વો બહુ સમજવા જેવું છે બહુ સરસ બને એ શું છે દાદાજી શું છે ભિતરાગો દ્રષ્ટિ કાલતત્વ એટલે જો અવસ્થાઓ એક અવસ્થા ગઈ એ ગઈ એ ગઈ અને નવી આવી નથી એ કાલને કારણે થાય જુનું છે એને જૂનું કરે તો નવું આવે જુનું કરે નવું આવે જુનું કરે નવું આવે નહીં તો આ નવું આવે કઈ લીધે એ વ્યવસ્થા થઈ સારી એની એક જ સ્પીડ છે એ કઈ અપેક્ષા એક જ આપીડ છે એવું નથી આ પૂગલનો ગુણ છે કેવો છે કે તીડક પણ છે અધો પણ છે અને આજે ઉર્ધ્વ પણ થઈ શકે છે પૂર્વ એ અપેક્ષા છે કાર્ડ એક જ રીતે ઉર્ધક છે એ રીતે કહે છે તાત્વિક છે આ વાત હવે ટાઈમ સ્પેસને એક યુનિટ તરીકે જે સાયન્ટિસ્ટ માને છે ટાઈમ સ્પેસ ટાઈમ પણ ટાઈમના યુનિટ તરીકે નથી માનતા કોઈ બી પોઝિશન એ ટાઈમ ટાઈમ શું છે સમજાવ્યું નથી એટલે સ્પેસ ટાઈમની વાત કરે છે અત્યારે એટલે ત્યાં અમુક બાબતો ત્યાં આગળ હજુ એમને પહોંચી નથી પહોંચશે दृष्टि शुरू छे, स्पेस टाइम कहपुतक स्पेस वस्तु बहुत जुदी छे स्पेस तो शू के अखंड तत्व है आखू अनदेशी तत्व है परंतु प्रदेश क्य कहवा जयरे आख तत्वों से हो तेरे એટલે જ્યાં આગળ ધર્માસ્થી કહે અને અધર્માસ્થી કહે એટલે ગતિ અને સ્થિતિ એનું પ્રમાણ છે એટલા પ્રમાણિત પ્રમાણિત ઇસ્લાઈ નહીં અને બાકી અલોક સ્પેસને તો સ્પેસ જ કહેવાય બીજું કશું જ છે નહીં ત્યાં દોસ્તો કાંઈ જ નથી ખ્યાલ એટલે આકાશ તત્વ જે કહીએ છીએ તે આપણે પરંતુ આ બે તત્વોને કારણે મુખ્ય મુખ્ય આ બે તત્વો કે ગતિ તત્વ અને સ્થિતિ તત્વ અને એના પ્રમાણને કારણે આખું બ્રહ્માંડનું પ્રમાણ છે ખૂબ મોડું પ્રમાણ પણ એ ગતિ તત્વ સ્થિતિ સમજાવવું એ સહેલું નથી એ છેલ્લી ચરણદશાની વાત છે અત્યારે આપણે થોડું થોડું આપણે દ્રષ્ટિએ સમજી શકીએ એને આજ્ઞાએ કરીને જરૂર સમજાય પરંતુ એની એક્ઝેક્ટ સમય જેમ છે તેમ તો એ ચરણદશામાં જ આવે વાત સાચી પરંતુ એ વ્યવહાર સાથે છે પાછું વ્યવહાર સાથે છે કારણ કે કાલ બેવ રીતે કયો બેવ રીતે કાળ કયો સમયવર્ષે કાલને મૂળ કાળ કયો અને તેની નીચેનો બધો કાર છે આખો વ્યવહાર કાળ કયો વ્યવહાર વ્યવહાર કાળ એટલે કાલને એવી રીતે એનું વિભાજન કરેલું છે એમાં વ્યવહાર નિશ્ચય બેવ છે એટલે નિશ્ચય તત્વમાં જાય છે અને વ્યવહારમાં કુદગત જોડે જોડેલો બધો બાપ છેક છેલ્લી ચરણ દશાબો હોય ત્યાં સુધી શરીરને આટલા જ્યાં સુધી શરીર સાથે હોય ત્યાં સુધી હોય શરીરથી છૂટા પડતા મુક્ત થઈ જાય છે દાદાજી આપ હમણાં એક વાત કાઢી કે આપણે રૂપી વાઇસ રૂપી પોલીસ થવાનો ને રૂપી વાઇસ થવાનો ને પૈસા પોલીસ થવાનો આપણા ઘરે આવ્યા તો શું કર્યું આપને ઘરે આવ્યા હતા હું ને જમ્માને બધા વાડી ભાઈને બધા ત્યારે આપણે એમ કાઢ્યું કે વી શુડ બી રૂપી વાઇસ એન્ડ પૈસા પુલિશ રૂપી વાઇસ રૂપી વાઇસ પૈસા એ શું કહેવા માંગુ તા એટલે આપણે આપણી નજર ચમકના વ્યવહારો હોય બધા શું એ બધું જે સ્પષ્ટપણે મન વસન કાયર એનો વ્યાપને એ સમજવાનું છે એની જગ્યાએ તત્વથી આપણે પહેલા આપણે બીજું સમજવા જઈએ છીએ એટલે ગોડો ગાડીની પાછળ હોય છે આપને આ ધર્મ યથાર્થપણે ના હોય એવું થાય છે આ શું છે એસે સ્વાસ્થ આવે એવું છે હા શાહ સાહેબ સર ચાલુ કરીએ ઉત્તમભાઈ આ અંકનું એક વિમેચન કરવાનું છે આપણે એટલે કરી લઈએ તો ચાહ પી લો આપણે વધારો અહીંયા બેસી જસી બોલવાનું આપવું પડશે હા બસ સરસ સાહેબ બસ બેરબી અહીં બેસીને બોલશે ત્યાં નીચે કરી આપજો ચેલા અહીં બેસશે ના ખુરશી પર આવો હા બસ બસ બસ હાલ બસ બસ ખુબ આશીર્વાદ છે સુધીભાઈ આવો અહી બેસો સાહેબ ને ખુરશી આપો ત્યાં આપ બેસજો અહીંયા આવો શા સાહેબ તમે બેસો પાછો બરોબર તો ખુરશી ઉપર બેસો ખુરશી લી લો સર બેસાહ જય સચિદાન સુધીભાઈ અહીંયા મૂકી દો બધું વાત છે ટૂંકી પણ સિદ્ધત્વ સુધી પહોંચી શકાય તેવી પ્રેમ સાક્ષાત અરૂપી પ્રેમની પાર્થિવ દ્રષ્ટિગામ્ય પ્રતિમા પરમ પૂજક અનુદાદાજી આપણી સમક્ષ છે અને જયારે કુલ ઇકોતેર તારે આચારીએ છીએ આપણે પણ ઇકોતેર નહીં એક્યાસી તારે પોતાના ને જે એમને એમના દર્શન કરે બધાના એવા બ્રહ્મપૂજ્ય અનુદાદાજીના માં જન્મ મહોત્સવ પ્રસંગે સર્વે મહાત્માઓ સર્વે આપતા સર્વે વડીલો અને જ્યાં જ્યાં જય સચિનાયંદના નારા ગુંજ્યો છે ત્યાં સર્વ લોકો તરફથી શ્રદ્ધાનો પ્રતિક સ્વરૂપે આપણા ચરણ કમલની અંદર આ અંક અમે રજૂ કરીએ છીએ સંગ્રહણીય એવો આ ગ્રંથ એમાં ચિત્રપટોપ પ્રકૃતિ સાથે પ્રકૃતિમાં પ્રકૃતિની બોજમાં આપણે કરજો રાખો જય સત सप्टेम्बर अक्रम विज्ञान अंक है सप्टेबर अक्रम विज्ञान अंक आ पड़ समय आखू टाइम टेबल आप जो समय समय कही कालचक्रट्ले अवसर परिकाल में आदिपुरुष आदिनाथ ऋषभदेव भगवान अ बचाव है एमना साथ संगा संगा। त्यां थी एमने एज दादा भगवान जे एम एट के एम तैयार संग्मा त्या ऋषभदेव दादा भगवने एमना ज्येष्ठ पुत्र भरत आक्रम विज्ञान जे आपेलू ये तो ભરતજીનો હતો એવો પૂતગલનું દશા હતી એટલા માટે આપ્યું પણ એમને કહેવું એ પડ્યું કે ભાઈ ચેતતા રહેવા માટે તમારા કોઈ વ્યવસ્થા કરી રાખજો કે તમને ચેતવ્યા કરે સતત ચેતવ્યા કરે તો એમના નજીકનો મુખ્ય સેનાપતિ હતો મુખ્ય એને જુ કારણ કે બીજા ભરત ચેક કહી શકે નહીં કોઈ એ પેલો કહી શકે એમ કહ્યું બુમાબૂમ પાડે એવું એ હતું અને એ દાદા ભગવાન અત્યારે દાદા ભગવાન છે તે આખો આ ક્રમ છે આખો બધો એને આ સુંદર અંગ છે શું સહ થાય તમે સુધાર પ્રકૃતિ સાથે પ્રકૃતિથી પણ પરમાત્માની પ્રસન્નતા વ્યક્ત કરતા સુંદર બેકગ્રાઉન્ડ પશ્ચાચિત્રોની આગળ પરમપૂજ્ય કનુદાદાજીની વિવિધ ભાવભંગીમાં અને મુદ્રાઓ એ સપ્ત દેશના તો હોય છે પણ આ તો દ્રશ્ય દેશના છે જે દ્રશ્ય દેશના અંદર નિદાનંદના લીધ સ્વરૂપના વિખાળ માટે પરોપકારક છે એ આશીર્વાદ આજે નવ દંપતીને પણ મળી જાય આખો આવું કે જ આવો છે બધા એની પાસે સૂત્રો છે પાછા અને પિક્ચર્સ વિચ આર ધર ઇન ધ મેગઝીન આર સિમ્બોલિક એન્ડ સજેસ્ટીવ તમે એક સૂત્ર માનશો અને સૂત્રની સાથે તમે એનું જે કબજ જોવા તો એનું કઈ પ્રતિકાત્મક છે કેટલું સિમ્બોલિક છે એનું રિયલાઇઝ દેટરતી કુદરતી આમે મારા રાજેશમભાઈ આનો જે જે લોકોએ મદદ કરી છે એ સૌનો દાદાના પ્રેમથી કર્યું છે દાદા દાદા પ્રેમથી કરાયું છે પ્રેમથી થયું છે અકર્તા કિસ્તારની આ ઘટના છે જય શચિદાનંદ ભરત ક્ષેત્રે વિહરમાન સજીવન મૂર્તિ પ્રગટ જ્ઞાની પુરૂષ પૂજ્ય દાદાજીને કોટી કોટી નમસ્કાર તીર્થધામ જેવા આપ સૌને સંગ સમુદ્રને નમસ્કાર એક સહેજ એનું ફ્લેશબેક ઇતિહાસ કહી દઉં કે કેવી રીતે આ અંકનું નૈમિત રીતે વિચાર આવ્યા એ હું આપને બહુ વર્ષો પહેલા હિરાણી સાહેબ નો વાવાઝોડાની જેમ ઓફિસે આવ્યા પાંકો નાકા ગાદી ઉપર બેસતા હતા અને એકદમ આવીને અમને ધમકાયા કે આપણે શું કરો છો તું ડેન્જ કાલ દી જેવું બહાર પાડો છો પૈસાનો વ્યવહાર અને મા બાપનો વ્યવહાર અને તત્વની તો કોઈ વાત આવતી જ નથી અને વારંવાર અમને આ બાબતમાં ખઘડાવતા હતા પહેલા કરતા થયા છે સુધીરભાઈ અમે જનતા વધારે કે તમે એના કરતા ફોટા વાંચવા સારા એના કરતા ફોટા વાંચવા સારા એટલે પછી અમે દાદા કોઈ રૂબરૂ મળ્યા આપણે કરીશું તો દાદા કે તત્વની કે વાણી આવી જઈએ આ જ ફોટા મુકાય તો દાદા પાસે ગયા કે દાદા શું બોલ્યા ખબર છે ફોટા જ વાંચવા જેવારે ફોટા વાંચવા જોઈએ એ રીતને એમણે વાત કરી અને આ અમારા જ્ઞાનીના કિસ્તાઓ એની મુદ્રાઓ ભાવભંગી સાહેબ કહ્યું એ વાંચવા જેવી છે હવે આમાં તમને બે અનુભવ કહી દો ફોટો પાડનારના એક જવાલાલ મહેતા રમેશભાઈ પરીખને આવ્યા હતા અને કે મારા જેવો કોઈ ફોટોગ્રાફર નહીં દેવેન્દ્રજી સાથે રમેશભાઈ પરીખને ત્યાં કેમેરો લીધો હું ઝડપી બતાવી દઉં છું અને એ આમથી આમથી ઉપરથી નીચેથી બધા બહુ ફોટા પાડ્યા બે પછી આવ્યા અને કે સુધીરભાઈ એક પણ ફોટો સારો નથી આવ્યો મારો અહંકાર તૂટી ગયો કારણ કે એટલા બધા જોરદાર એ રીતે આવ્યા હતા અને એના પછીનો બીજા ફોટોગ્રાફરનો હું કહું કે આપ દાદા ઓળખો છો દર્શિત રીંગવાલા હવે દર્શિત રીંગવાલા આવ્યા તો પધારે પણ એમણે જે ફોટા પાડવાની એકી પદ્ધતિ જુદી છે દરેકની જુદી એ પછી આ ફોટાઓનું સિલેક્શન થતું હતું ત્યારે એક એક દડો મારે ઓફિસ આવીને એ ધ્રુસકે ને રડી પડ્યા મને કે દાદા ગયા છે અમેરિકા એમનો વિરહ મારાથી સહન થતો નથી અને આ જે ફોટા નક્કી કર્યા એ પહેલા આ વાક્યો આપણે પસંદ કર્યા દાદા એ પહેલા આ ફોટા એ વાક્યોને લગતા પડી ગયા હતા એવું આ તમે આપ જોશો વાક્યો તો આ ફોટા તો પેલા પાડ્યા છે પણ વાક્યો કરો અમીકરણાની કે દાદા જવા દો પછી ખૂબ ફોટા પડી ગયા છે હવે તમને આ પ્રોસેસ ચાલતો હતો ત્યારે પ્રેસ માલિક અને જે પ્રેસમાં છપાતું હતું એનો અનુભવ કહું દાદા કારીગરો જે આ મશીન ઉપર લીધું અને ગરકડા ફર્યા કાગળ ઉપર દાદા દાદા ગરગડા ફર્યા તો કારીગરો ચિરાગવાળા પ્રેસના બીજેપી પાસે ગયા કે અમે એટલો બધો આનંદ થાય છે આ છાપતા અને અમને કઈક જુદી જાતની અનુભવી થાય છે આવું કામ કોઈ સમે કર્યું નથી આટલી સુધી એ વાત આવી પછી આગળ વધી હોલ્ડિંગ થયું બાઇન્ડિંગ થયું અને ચિરાગવાલા વિજયભાઈનો ફોન આવ્યો કે સુધીરભાઈ મારી લાઈફમાં મેં આટલા વર્ષની કારીગીરીમાં આવું સરસ પ્રિન્ટિંગ આવું સરસ રિઝલ્ટ અને મારી લાઈફમાં નથી આવ્યું સર્વશ્રેષ્ઠ મારું આના અને એટલા બધા ઉંમર હતા ને હતા दिवस में दादा त्र वक्त गुनाया एटे ये एक अनुभव है आ बाबत का वसन कर तो लगता हम आ ज्ञापे चेष्टा बोली शब्द मैंने तो चेष्टा शब्द बहुत थोड़ा ओछो लगे पर खरेखर कऊ आ ज्ञानी मुद्रा है आम मुद्रा है आरा साचा हाथ में भरतनाट्यम है સાચા હાથમાં એટલે હું ભરતનાટ્યમ કહું કારણ કે દાદાની જાત જાતની મુદ્રાઓ છે ને એ તો અંક જોશો એટલે તમને ખ્યાલ આવશે હવે આ દાદા સજીવન મૂર્તિ દાદાના બુટા ભાંસતા જોતા ખરેખર તો કહું આપણે જેમ કહીએ છીએ ને એની ભાષામાં પોઝિટિવ અને નેગેટીવ પણ પછી અંદર આપણું હૃદય એન્લાસ્ટ થાય આ ફોટોગ્રાફીની ભાષામાં આપણે કહીએ તો એ પછી હવે થોડી તત્વની વાત કરી લઉં બે મિનિટ કે કુલ એક્યાસી ત્યારે આપણે વાત કરી જીએસએ સાહેબે આ સપ્ટેમ્બર અંકનો એક વિશેષ અંક આપણે પ્રગટ કર્યો આની પાછળ પણ બહુ મુખ સેવકો છે અને આમાં દૈવી સંકેત છે આ દૈવી સંકેત છે એ બાબતમાં હું ગંભીરતાથી તમને કહું છું આ અંક આપણે જોશો તો તમને એટલો અભાવ થશે કે દિવસ દરમિયાન તમને ચાર પાંચ વખત જોવાનું જ્યારે પણ તમારે તકલીફ હશે ત્યારે પણ તમારે કંઈક एनर्जी जी हे तो आंकड़ी गेरंटी आपू जय शक्तिदान स्वरूपा करुदादा खरेखर प्रत्यक्ष झाँकी आंक में आप सब अनुभवी सकस्य करूदादा दादा आगे जीवन प्रत्यक्ष तारी जी जी गया पी तो साफ गया पी राा करने अर्थ नहीं सहज अवस्था आम आंक में रचना मेंजारों मुक्त सेवको प्राण प्रतिष्ठा थे अंक में आप सौ आंकना कर कवर में लेशो तरह समझा से ज्ञानी पुरुष नारित्र शास्त्र है एमन चारित्र साचू शास्त्र है एटले कि शास्त्र वचनर्णय ज्ञापुरुष आचरण दशा एज प्रमाण है आजगत में मा मनुष्य मेटे जो कोई जो्य टीवी को फिल्म को नाटक को दृश्य जो जो साग्य जाोग्य मनन करने योग्य वाचवा योग्य यो सत्संग करने योग्य तत्व हो सजीवन मूर्ति प्रगट ज्ञापुरुष अर्थात पूज्य कनु दादाजी छे, छे जय सचिदान જય સચ્ચિદાનંદ મહાત્માઓ સંપૂજ્ય દાદા ભગવાન નહી છેલ્લા આપણા અક્રમ વિજ્ઞાનના છેલ્લા પૃષ્ઠ ઉપર ઓમ પણ છે આદિ તીર્થંકર ઋષભદેવજી છે અને સંપૂજ્ય દાદા ભગવાન અને એની પેરેન્ટ લાઈનમાં પૂજશ્રી કનુ દાદા છે અમે ખાસ કરીને સુધીરભાઈ શાહ સાહેબ અને દર્શિતભાઈએ અમારા યોગેશભાઈએ અને બીજા બધા જે કંઈ પણ મુખ્ય ભાવથી અહી આગળ પોતાનું પ્રદાન કર્યું છે અમને ત્રણ જણાને તો એમ કહી શકાય કે ગાંધીજીના ત્રણ વાંદરા હતા ગાંધીજીના ત્રણ વાંદરા કયા હતા બુરા સુનો નહીં બુરા દેખો નહીં બુરા બોલો નહીં અમને હું વારંવાર અહીં આવું છું તારે કહ્યું છે કે દાદા ભગવાને લાંબા પ્રતિભાવો અને પ્રવચનો કરવા માંથી બોલતી જ બંધાઈ દીધી એટલે આજે આપણે આ તસવીરો કુલ ઇકોતેર તાર્યા હવે એક્યાસી માં આ દાદા ભગવાનનો અહીં એક્યાસી ઘનુ દાદાશ્રીનું જે આપણને અહીંયા આગળ જે અંક મળે છે એક્યાશી એમની ભાવભંગીમાઓ ભાવ મુદ્રાઓ એમાં એક્યાશી શબ્દમાં તમને એકાદશીનું પુણ્ય મળી ગયું વૈષ્ણવને જય સચ્ચિદાનંદ એક્યાશી માં એકાદશીનું અને સુધીરભાઈ ને શાહ આજે પારણું કરાવ્યું છે હવે સ્ત્રી મૂર્તિ ત્રણ છે સત્વરજ સ્તંભ એટલે આપણે તસવીરો જોઈને સુધીરભાઈ તસવીરો જોઈને શું કરવાનું છે બધા એક મિનિટ મારી સાથે બોલજો તસવીર તેરી દિલ મે તસવીર એવું નથી કઈ ગાતા આવડું છે નહી જોવાનું હોય જ નહીં અહીં તો કંઈક છે અને કંઈક શું છે મારી પાસે હર્ષદ ભાઈ બેઠા છે હર્ષ આપનાર મારી સામે જય જય આપનાર તો આ બધામાં તસ્વીર તેરી મેં આંખો બંધ કરીને કનુદાદાની સ્થાપના ચક્ષુ દ્વારા હૃદયમાં બોધા બોલવો પ્રેમપુર તસવીર તેરી દઠાઈ હૈ દિલ મેં બિાઈ હૈ સુ જરા દાદાજી સુ જરા દાદાજીનુ દાદા કો બિઠાના હૈ દિલ મેં કનુ દાદાજી કો सिनेमा स्क्रीन पर ब्लेक स्क्रीन हो शून्य होना एक स्लाइड एन बीज खसी जाए अच्छे दादा बेकग्राउंड में नहीं दादा एम छल साम करें एट्ले एटूज कहीश् कि तस्वीर बनाता हूँ आ बधाए जो परिश्रम करो लव लेबर नोट लॉस તસવીર બના કેવી રીતે બનાવી છે સુધીરભાઈ ખૂને જીગર ખૂને જીગર પોતાના હૃદય થી પોતાના રક્ત થી અહીંયા આગળ રક્ત એટલે આ હરીશ ચંદન અને એ આપણને કનુ દાદાજી આશીર્વાદ દ્વારા પ્રાપ્ત થાય જય સચિદાનંદ બંક આપ્યા કુસાન બધાના ઘરે બે દિવસ પછી સ્વયં દાદા મારા દરેકના ઘરે આવશે અહી વિતરણ નથી કરતા પણ એનું પોસ્ટિંગ ઓગણીસમી અને વીસમી તારીખે પોસ્ટિંગ છે ત્રણ દિવસનો સ્વયં દાદા જય સચ્ચિદાનંદ કરતા પ્રત્યેક પરિવારમાં સાતમી દાદા આવશે ખુબ આશીર્વાદ એમને પપ્પાજીને પપ્પાજી માટે મોકલવાનું બે જંગ એક આપજો છે એક એક આપજો બસ હા ભેજ હા પત્ર કે સાબ બસ થેન્ક યુ થોડું થોડું ચાલવાથી કઈ ગયા આવે છે નવની જયંતિભાઈ નવનીતભાઈ પહોંચાડો નવનીતભાઈ હા નોની ખુબ આશીર્વાદ સારામાં સારું પ્રેઝેન્ટેશન ઓર પોઈન્ટ થી કરેલા શૈલેષભાઈ એમને આપીએ કે જેથી કંઈ નવું સૂચન કરી શકે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ડંકો વગાડેલો એવા આપણા બધા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન વંડર કોન્વેઝન્ટ અમેરિકામાં ઇન્ટરનેશનલ રાધેશ્યાંભાઈ કોન્ફરન્સ થઈ એમાં આપણા ત્રણ આપતા પુત્રશ્રીઓ શૈલેષાનંદજી જમેશાનંદજી અને નિમેશાનંદજી ત્રણ બહુ સારી રીતે સારા અમેરિકાના ક્રીમ બધા આવેલા એક આયર્લેન્ડથી ભાઈ આવ્યા હતા અને દંડથી આવેલા પણ અમને અચાનક પાછું જવું પડ્યું આપણા ભારતમાંથી ત્રણ એમાંથી આપણા એક સ્પીકર વીસ સ્પીકર જે હતા એક નહીં આવી શક્યા ઓગણીસ ઓગણીસમાંથી ઉત્તમભાઈ ક્યાં ગયા આપણા ભારત સંઘ સંઘ સંદાન ઉત્તમભાઈ સ્પીકર હતા અદભુત અદભુત વધુ અને બીજા અઢાર સ્પીકર ત્યાંના હતા બધા જ ભાષાના બધા જ લાઈફના બધા ફિલ્ડમાં અને તાત્વિકર બહુ એમને એ કરેલું છે અને એમાં આપણે લાડુના કઈ સંસ્થા તેરાપંથાદાન સમીજી ચૈતન્ય ચૈતન્ય આપણે મહાપ્રજ્ઞા ચૈતન્ય પ્રજ્ઞા તે એમને ફ્લોરિડામાં યુનિવર્સિટીમાં એ જૈન ચેર અને જૈન એમાં એ હેડ છે ડીન છે હેડ છે એમની સાથે નાના પણ હતા એક પણ એમને જૈનોલોજીમાં પીએચડી કર્યું છે ડોક્ટરેટ કર્યું છે બહુ સુંદર અને એમાં તાત્વિક રીતે આજના વિજ્ઞાનમાં મોર્ડન સાયન્સ જે છે અને તે ફિઝિક્સને લગતું તેમજ કોન્શિયસનેસને લગતું અને બધા તત્વોને લગતું એમાંના બધા બધું જ એમ રજૂઆત ઘણી સુંદર રજા એટલી બધી રજૂઆત થઈ સુંદર એમાં અક્રમ વિજ્ઞાન આપણા જય સચિદારાણ સંઘ તરફથી આપતું પુત્ર જયમષાનંદજીએ એમને એક કલાક માટે અક્રમ વિજ્ઞાનને એનું આખું સમજાવવા માટે કહ્યું તે બધા અભિવાદન કરો એમને અને ખરેખર સ્લાઇડ રાખી હતી મોટી અને દરેક સ્લાઇડ પર ઓડિટોરિયમ ત્યાં ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અમેરિકાનું બહુ અગત્યનું છે એ ડિપાર્ટમેન્ટ એનર્જીની ચાલીસ યુનિવર્સિટીનું સેન્ટર છે બહુ મોટા બિલ્ડીંગ્સ છે કેમ્પસ છે આખું ત્યાં આગળ ઓડિટોરિયમ આ બધું થયું બહુ સુંદર થયું હતું જ્યાં અને નાગાસાકી ઉપર બે બોમ્બ નખાયા હતા બીજા વિશ્વ बॉम्ब त्यां बनेलाने लग्या आ डिपार्टमेंट ऑफ एनर्जी जहां बॉम्ब निमित्त बनेला त्याज आग आ बढ़े शांति फैलाय एना आ प्रयोग विश्व में शांति फैलाय एना दरक ने मानव मात्र ने अंतर जीवन केवी रीते जीवव कि जे बीजा ने सुख आपी तो ना सके પણ એના સુખી હોવા પડ્યાને કારણે બધા આજુબાજુ આસપાસના અને ગમે તેવા બધા સુખી રહે લાગે એ આખો પ્રયોગ થયો હતો એમાં એમને બહુ સુંદર યોગદાન કર્યું ઉત્તમ શાહે પુષ્કળ કર્યું હતું યોગદાન અને સાહેબ અદભુત પ્રસંગ બન્યો બહુ સુંદર રીતે થયો હા વચ્ચે એટલે આ સેલેશન છે આપને શું આપતો પુત્રો આપ જ છો એકમાં આપ બધા જ છો અને આપ બધા એકબીજામાં છીએ શું એટલે આ બધા માટે આપણે માટે અના જે શિબિરો થાય છે ક્લાસીસ થાય છે બધામાં બધાને કેવી રીતે બધાને પ્રસરે ગુજરાતમાં તો પ્રસરથી જ સાથે સાથે ભારતમાં પણ પ્રસરે દાદા ભગવાનની ઈચ્છા છે આ તો નિરીક્ષક પુરૂષની પાછી આ નિરીક્ષક પુરુષની ઈચ્છા હોય સાહેબ રાજેશમભાઈ કે આ બધે પહોંચવું જોઈએ કે શું એટલે આખું વિજ્ઞાન છે વિજ્ઞાન એટલે સાચા ને ખોટામાં ખોટું ખોટા શકાય ખોટું સાચું સાચા ને શકાય સાચું બસ બીજું કશું જ નહીં બીજું કશું જ નહીં છે તે છે જે આપણે અને નથી તે નથી એટલે એ બે ઝઘડો ના થાય એવી રીતે બે સાથે પણ રહે અને છતાં એકબીજાને સમજે બહુ હારસાર રીતે તો જેથી પોતાને છે નથી ભેદ કરી જાય બીજું કઈ નહીં ચાલો જય સચિદા બહુ આનંદ છે મળી જશે એમને તૈયાર કર્યો છે મેં જોઈ લીધો બહુ સુંદર થયો છે બહુ સુંદર તમે તૈયાર કર્યો બહુ સુંદર તૈયાર કર્યો છે પણ ઇંગ્લિશમાં છે હવે એને હિન્દી કરાવી નાખાવ અને હિન્દી ચાલે અને ગુજરાતી કરાવી નાખો આ બે વસ્તુ કરો હિન્દી આપણે આપણે તરફથી કરી દો બધા અને ગુજરાતી પણ ગુજરાતી સુધીરભાઈ આપણે ગુજરાતી કરી લીધું બહુ સામે રિપોર્ટ કર્યો છે એમને તૈયાર ઘણું સરસ જાણવાનું છે એટલે જો આપણે આગલા અંકમાં આવી શકે એકદમ તો નહીં આગલા અંકમાં તો થઈ જશે ચાલો નહીં એના પછી ન ગમે ત્યારે ઓકે ચાલો ચાલો જરૂર ખૂબ આશીર્વાદ બસ પેસેન્જર આપણે છે બસ આપણે આજે આજે અત્યારે સત્સંગ સમાપ્તિ થાય છે અને એમાં મંત્ર બોલાવીને યોગેશાનંદજી અશ્વિનજી જયારે બોલાવેલજી બપોરે કેટલા વાગે છે ચાર વાગે નિવેષાનંદજી ક્યાં ગયા ચાર વાગે નિમિષાનંદ કેટલા વાગે સાડા ત્રણ જ રાખીએ આપણે સાડા ત્રણે જ રાખીએ ચાલશે બધા સાય સાહેબ ચાલશે ચાર વાગે જગ્યાએ સાડા ત્રણ વાગે આપણે અહીંયા દાદાજીના સત્સંગ માટે ભેગા થઈશું સાડા ત્રણ ત્રણ વાગે શું કયું જય સચિદાનંદ બપોરે ત્રણ કલાકે ચ પાણી અને સાડા કલાકે અહીંયા જ આપણે દાદાજીના સત્સંગ નિમિત્તે પાછા ભેગા થઈશું ભગવાનાસુ જયકાર દા ભગવાન ના હિંહ જયકાર દા ભગવાના અસુર જયકાર દા ભગવાના હસિંહ જ बे गरबा नो प्रोग्राम अहिया रहे चा पाणी साढ़ा तरण वगे पाचा अहिया सत्संग भेगा दादा भगवान हम जय जय कार दादा भगवान हिं जय जयकार